એમનું કયું કરવું પડે એવું માણસ અને આ બેન ની શું વાત કરું તું આ બેન હીરાબેન ક્યારે સમજણ પડે સમજણ પડે અને પોતે પોતાની મે હજી પેલો ધર્મ પ્રિય લે ક્યાં કરે છે દર્શન જ્ઞાન ને ચારિત્ર પહેલું રહ્યું નથી કર્યું આગળ લોકોને સમજ ના પડે ને જ્ઞાન નથી અને દર્શન કસાય છે કસાય શી તમારાપાડે મહિનો શિષ્ય કે હું તો સાહેબ બેરો શું કહી ગયા છે હા કાયમ જરાય મને હમણાં તો કરશું એમ કહી ગયા છે બધા કસાય મારમ પડશે ને મારા જાતે તો પછી દાદા દીક્ષા લેવી નતા નહિ એ દીક્ષા એ સાંપ્રદાયિક દીક્ષા ખોટી દીક્ષા હું કઈક પામી જાઉં પામવા માટે આ લોકો લગ્ન કરે છે પાણી જાયું પા બેસો નથી આ આવડતું નથી ઘરનું આવડતું નથી કોર્ટ નું આવડતું નથી આ આવડતું બેવાનું પાત્ર બધા તમારે તો નહીં બેન બધી અમે તો બહુ જણા બે ચાર ને દલીલ ની જરા હોય ને દલીલ કરે પાછળ દલીલ કયા કરે બધા માં કોક એવું હોય અમે જરાક જોઈએ અંદર બધું મારીએ ને હું છે તે આમ કહે છે અને કાલે કિંમત કેટલી તારે કલાક પેલા સારી છે તમારા કરતા કરે કારણ માં બરકત આપડે જ્ઞાન આપે પછી આવ સાય બાબા જે છે ને એ તો ચમત્કાર બો દેખાડે શું હશે એનો કોઈ યોગ સિદ્ધ હશે હોય તેના કરતા ત્યાં જાય છે સારું છે પણ હબુ જો કાલ પુરજો થઈ જાય શું કરે એના કરતા સત્ય સાહેબ આપણને કઈ ચાલુ છે સાધારણ એના શ્રદ્ધા રે ને એમ થી ગયા નથી મળ્યા સાઈ બાબા ગમે તે આગળ જે સાઈ બાબા થઈ ગયા એમની કૃપા ગમે છે કઈક છે ખરું એટલે મહાસરે કઈ શાંતિ રહે છે કે સાંઈ બાબા નું ચમત્કાર એટલે તો જાદુગરી કે જાદુગર ને શું કરતો કે ચમત્કાર કરી કે ચમત્કાર કરવા શું થાય આ ચોખુ માની ખાય છે ચોપડી માં કેન્સર હતું છાતી નો એટલે વ્યવસ્થિત પછી પાછું ઉતારી પડ્યા પછી થોડી વાગ્યા પછી આવો પાછો અહીંયા આગળ કઈ છે ઇંચ લેવા દેવાથી આવતી કઈ જાત નો માણસ છે ત્યાં ખેત થી ખુલાસું પૂછતા રહે એટલે એ મહારાજ ને કંઈક મહારાજ ને કઈક વિચાર આપવાનું હોય તો પ્રાઇવેટ આવે જ હોય વ્યવસ્થિત પાછું બધા બે ચાર જણ પાંચ કયા આવ્યો તો પેલા કયા આવ્યો અને કયા આ જંગલી પણ એ નહીં ચાલે અહીંયા આગળ તો અને આવા રૂમ માં ફેસવા ના દેવા અંદર અહીં બેસે અહીં સેજ સારી તરફ ની બહાર કોઈ પણ માણસ ખબર આપી દો જોઈએ ના ચાલે છે કેવું છે કોઈ નહીં આવું જો કરે તો પછી ખરાબ છે ના કરી જાય માણસો બધા તો પેલા કીર્તિ ને કહી આવ્યો કહ્યું અને કહે તને કહેવાય હતો હે શું છે આ શું મારીશ તે તારે જો સીધી રીતે રહેવું છે તારે હિ તાકવું હોય તો તારા મુશ્કેલ પરમાણુ ખપાવીશ ના તાકવું હોય તો તું તારે મેં આવું આગળ કરીશ તો ચાલશે નહીં બિલકુલ આ તમારે જોડે નહોતું આવ્યું અત્યારે અત્યારે મળે જ આવે છે આ બધી ફરિયાદ લોકો બધા સહન કરે કરે ક્યાં સુધી કર્યા કરે અને ખેતી આવડો મોટો છે જે દોઢસો રૂપિયા ખર્ચ કરશે તારે રોજ દોઢસો રૂપિયા થાય છે જરા વિચાર તો ખરો ગેર ચડકાવ પાછરું પડી રહ્યો છું અને અહીંયા આગળ લોકો પાછરા બધા કોતર કોતર કર્યા જે ઢીલો હોય તો ખોદ કોચ કર્યા કરે આ કરના ઉદય પછી તેથી આવા આવે ને તો એનો વિચાર કશું નહીં કરતો ગરના છું કા કરું કા કઈ કર પરમાણુ રાશિ છે બરોબર ની સંગપતિ કેવાય અહિયાં આગળ આ બધો ખર્ચ હોય એમના નો ચાલે બધું અહિયાં આગળ ચાલે રોજ ફોર કેટલો ખર્ચ થાય શું ના થાય જ્ઞાની પુરુષ ને મૂકવા ખર્ચ ના થાય ખુલી નથી કરાતી મને કેતું મને સમજાય આ લોકો નો તારે અહીં આગળ બેસી રહું છું બધું આપડે ઘેર બેસી રહ્યા છો પણ તને પણ તું આવું કરું તો અહિયાં કરતા ન્યાય સમજાય ન્યાય સમજો શું દાદા તમે કેશો બધા કે તમે છો પણ દાદા અમને ક્લેશ થાય છે તમે આ બધા શરૂ લઈને જાઓ મને ક્લેશ થાય છે પાંચસો પ્રતિશ થાય દાદા નિમિત્ત તમારી હાજરી માં અમે ફીકાય છે તમારી હાજરી માં અંદર મેં ત્યાંથી આ વસ્તુ આ બનવાની છે એમ કે કનુભાઈ કેસીભાઈ ને દબાયા કે તમારે નહીં બોલવાનું એ ગમે તે દબાવે અહીં આગળ તો એક સેજ પણ કોઈ નું હા એ મને કઈ દેજો ખબર આપજો શું ચાલે નઈ આ સત્સંગ લો જગત નું કલ્યાણ કરવાનો છે તેમાં આવું જો કદી આવા ભૂતા કહી જાય તમારે અમને કહી દેવું અમારી અંદર આપડે પ્રભાસ પેલું છુપા રાખવા પડે છે જો પણ નહીં મળે શું મહાપુરુષારી હોય તો જોડાની બહાર બેહવાની જગ્યા મળશે અને ત્યાં આગળ જો કદી આવા બધા પણ કોઈ નું પાડું ના ચાલે ત્યારે સીધું ચાલતું અમને શું ગુનો આ લોકો તારી શાંતિ થતી હોય તારે લાભ થતો આ બધું એવું કે શું થાય છે ભક્તિ કરીશ અહિયાં થી વધારે પામી હા બરોબર છે મારી ઈચ્છા નથી આથી પણ દાદા આ મને કારણ કે આટલા જન્મ જન્મ થી આ દિવસ મારે કોઈને મારા થી બે ટકા ઉપર ચડાવવા છે પાડવાની મારી વૃત્તિ નથી પાર કરતા આ તો બહુ તું પાડનારો કોણ છું ચડાવનાર તું કોણ છું વચ્ચે તું વેપારી ને નંબર નો અહિયાં કરો પગ પર જોડા મારી ત્યાંથી મને આજ્ઞા આપી દો શું હું મારા પગ ઉપર જોડા મારી તૈયાર થઈશ મને એક વર્ષ આજ્ઞા આપી દો પણ આવું થયું તને પોતાનું દુઃખ નહીં થતું કે આવું કેમ થાય મારાથી અમને પાંચસો પ્રતિક્રમણ કરવા પડે પાંચસો કરવા પડે તો આપડે ગયા જઈ રહ્યું છે કેમ નહી થતું ઘણા છે ના કોઈ થતું નથી મને નામ કાઢી થાય છે વાલભાઈ તમને થાય જાવ કેમ આ કે છે મોડે પણ શું ના કે આવું ઝુકું છું કેમ નામ દે તું કરું આગળ તો આપડે જાત્રા માં ગયા હતા જો માત્ર કેવું પ્રતિક્રમણ કેવા માં ના ના બીજો કોણ કહે છે કોઈ બોલે નઈ આ સચ બગડેલો નતો આ તો શું બગડેલા આવું તો બધી માણસ વાનગીભાઈ ગિરધરલાલ ની સામે કબૂલ કર્યું હતું મારા મન માં જે હતું તે તમે ગિરધરલાલ આજે ખુલ્લું કર્યું હું બહુ ખુશ થઈ ગયો એના માટે થાય છે મને કઈ દો ઉભા થાય ને અહિયાં કઈ ક્ષણ પણ નઈ ચાલે પેમેન્ટ કરવાનું તમાસંગ છે જોલાકી કરો છો પરમ વિનય શબ્દ લખેલો છે કેવો છે પરમ વિનય માં કોઈને થતું નથી અહીંયા આગળ જેને થતા બંધ કરી દઈશું કારણ કે વડોદરા માં સચો અહી બે જીવડા આવવા છે કે બધું ઊંધું થઈ કે બધું અહી કાયદો વાયદો ખોરવાનો આવશો નઈ કોઈને કાયદો ખોરવાનો લો છે અહિયાં કોઈએ તારે ઉભો થઈને કે બધું પ્રતિક્રમણ કર્યા ફરી આપવું છે નથી આપવું દાદા મને નથી સત્સંગ માટે કશું હું ફક્ત હું એમ વિનંતી કરી હોય તો ખેત્રી ભાઈ મારે ઘેર મોકલાવે એમનું મોકલાવે અને ખેત્રી ભાઈ રોયલ્ટી લેવાના જેવું બધું સાંભળું છું વાત નહી દાદા મારી વાત દાદા હું મેં એવી વાત કરી નથી નીરુબેન ખોટું બોલી રહ્યા છે મેં વાત કરી લિંક વગર બોલે છે નીરુબેન લિંક વગર વાત બોલે છે હું જાણું છું રજુ કેવો છું તે પણ હું જાણું છું અત્યારે કેવો તારો ફેરફાર થાય તે હું જાણું છું બધું જાણું છું બધું મારા લક્ષ્મ છે અને તું બોલ્યો નથી કે મારે ખાતે કોમ નથી તારે ફરી વર્તન તું સમજું છું અહિયાં કેવો હોવું જોઈએ કાલે સમજ સમજાય છે એ કશું છે ને એવું એવું છે ને એ વાત બધી શું છે બધું મને ખબર છે એ મને કે મે થઈ રહ્યો છે એનામ ફેરફાર થઈ ગયો અને તેને માટે આપડે બધું સાચવી રાખીએ બાકી તને તો સંચાય એટલે તું પોતે નહી જાણતો કેવો છું નથી જાણતો કોઈ પણ માણસ નું બોલા છે નહિ શું કહ્યું જે બન્યું એને વ્યવસ્થિત માનવું પડશે શું બન્યું એ વ્યવસ્થિત શું કહ્યું અમે તમને અહીંયા આવું તને શું સમજાય વડોદરા એવું નથી પણ અહી તો મારે તારણ કાઢવું પડશે તો વિચાર કરીશ ને ની આખા વરસ થી ચાલે છે દાદા એક કરતા હું ફરિયાદા બેઠું છું આખા વરસ થી વરસ થી તરછોડ કરે છે નીરુબેન અત્યારે પણ મારું કેવાનું બધું જ્ઞાન છે કે તારે તારું જો નામ આપડે મારું કેવાનું કે તારે આ લાભ ના જોય તો કાલ થી બંધ કરી દે તો નથી કારણ કે શું કહેરુબેન તો બસો માણસ નું આપે બસો માણસ આપે છે એક જ કામ કરે છે સહન કરી લો મારું કેવાનું મોટા નાના ના હોય માસ્તરો ચડકાતા તો પાસે અહીંયા આગળ અહી વિજ્ઞાન માં બારના પોલીસ વાળા ચડકા છે આપડે પોલીસ વાળું ફફાવે થઈને આવે જો અહીં આગળ